वार्ता रो आहो आहो। आवी गया बदा। अरे आज तो कूश आयो छे एनी बहन अनया भाई सांभ આજે હું તમને લાઠા દાદાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે એક કાગડો એક દુકાન પાસે રોજ આવે દુકાનની બહાર મમરા વેરાયા હોય તે વીણી વીણી ખાય એ તો રોજ આવે નાખ્યો હતો કાગડા એ આમ તેમ બધે શોધ કરી પણ એકે મમરો એને ન મળ્યો એટલામાં એક દુકાન ખુલી કાગડા જોયું તો મમરા ભરેલી પ્લાસ્ટિક હાથ લાંબો કરે ત્યાં સુધીમાં તો કાગડો થેલી સાથે ઊંચે ઉડી ગયો એ તો ઉડતો ઉડતો ગામની બહાર દૂર એક તળાવના કાંઠા પાસે આવ્યો ઝાડના છાયા બેસીને ખાધો બહુ મજા આવી બહુ મજા આવી ત્રીજો મમરો ખાધો કાગડો તો રાજી થઈ ને ગાવા લાગ્યો મમરા ખા ખાતા ખાતા ગાતો જા માટે છે એક નાની માછલી એ પૂછ્યું અંકલ અંકલ શું ખાવ છો મમરા મારી પાસે થેલી ભરીને છે કાગડા એ તળાવના કાંઠા મમરા ખા ખાતા ખાતા ગાતો જા ભૂ માટે કાગડો તો થેલી ચાદથી ઊંચકી ને ઠેકતો ઠેકતો ઠેકતો ઝાડના છાયામાં બેઠો એક મમરો કાઢીને ખાધો મજા પડી એટ લગાવા લાગ્યો એક ખિસકોલીનું બચ્ચું આવ્યું અંકલ શું ખાવ છો મમરા જો મારી પાસે થેલી ભરીને છે અંકલ મને એક મમરો આપો ને ખિસકોલી બોલી જવાબમાં કાગડો તો ગાવા લાગ્યો જ્યારે જા મમરો ના આપ્યો બધાને જારે જા જ્યારે જા કહીને પોતે થેલી માંથી મમરો કાઢીને ખાય બધા તળાવ દાદા પાસે ગયા તળાવ દાદા બે આગલા પગ લંબાવીને કહ્યું આટલા બધા સારું વાત છે નહી તળાવ દાદા બોલ્યા થોડી વારમાં કાગડો મમરા ખાઈને પાણી પીવા આવ્યો થેલી કાંઠા પર મૂકીને ગાવા લાગ્યો ખારે કાગડા ખા મમરા ખા ખાતા ખાતા ગાતો જ ભૂ માટે છે તડાવ આ કાગડો ચાંચ બોળવા ગયો ત્યાં મોજાની એક જોરદાર છાલક મારીને તડાવ દાદા બોલ્યા જા રે કાગડા આગો જા એકલો એકલો મમરા ખા ભૂ માટે ના તડાવ આ કાગડો ફરી ચાંચ બોળવા ગયો ત્યાં મોજાની એવી જોરદાર થપાટ આવીને વાગી કે કાગડો કાંઠા પર ગબડી પડ્યો કે ઢીલા અવાજે બોલ્યો તળાવ ભાઈ કેમ આમ કરો છો તું કેમ એકલો એકલો મમરા ખાય છે આવું તો તળાવ દાદા કીધું बच्चा ने ममरो आप बदा ने ममरा आपा लो बीजो ममरो खाओ खागड़ाए बधाने बी वार ममरो बोलो खुश बदा तो खुश खुश थ गावा लाग સુંદર સુંદર રંગે કાળા ખાવ ખાતા ખાતા ગાતા જાઓ કાગડો તો ત્યાં રહે છે બધા રોજ મમરા ખાય છે ગાય છે તરસ લાગે તો પાણી પીએ છે એમ કરતા કરતા મમરા ખલાસ થઈ ગયા ઉદાસ થઈને બેઠો છે ઝાડ ને થયું કે કેમ બધા ચૂપ બેઠા છે એલા કેમ કોઈ કૂદતા નથી ગાતા નથી છે ને ઝાડ દાદા મમરા ખલાસ થઈ ગયા ચકલીના બચ્ચાએ કહ્યું ઝાડદાદાએ પૂછ્યું કે મમરા ક્યાંથી લાવેલો કાગડાએ જવાબ આપ્યો કે એક દુકાનમાંથી ઉઠાવીને લાવેલો ઝાડદાદા પર પાકી પાકી મીઠી મીઠી રાયણ બેઠેલીઓ રાયણ ખાધી છે ને બોર જેવી આ મીઠી મીઠી એમણે તો ટપ ટપ ટપ એમ રાયણ ખેરવી ભરી લો થેલી માં અને દુકાન વાળા અને દુકાનમાં જઈને દુકાન વાળા પાસે થેલી મૂકી અને ગાવા લાગ્યા અમે તમારા ખાધા તમે અમારી રાયણ ખાવ દુકાન તો ખુશ થઈ ગયો ઓહો હો આપણને રાયણ મળીને ખાવા એને તો એક થેલી મમરાની આપી અને બોલો કાગડા ભાઈ પોપટ પોપટભાઈ બીજી થેલી લેતા જાઓ કાગડા એ અને પોપટનું બચ્ચું એમ મમરાની થેલી ઊંચકી ઉડતા ઉડતા તળાવ પાસે આવ્યા બધા ખુશ ખુશ થઈ ગયા હો बात साजी थी गोपोटे सूंदर सुंदर रंगे कागड़ा अंकल ममरा वाई <laughs> मजा खुश भाई आ ખુશ રહેવાનું અને મમરા ખાવાના હે ને ચાલો આવજો આવતી કાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો